જય સ્વામિનારાયણ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ પ્રપતે સન્હિત નહી રક્ષ ૃયે ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ અંગલ ફલિત મુંડ દશન વિહ જાત વૃધો યા ગૃત્ તદુ ચાત્યાશાપિંડ ભજ ગોવિંદોવિંદ ભજગો આજે હવે અગિયારમાં શ્લોકમાં અંગ ગલિત પલિત મુડમ દશન વિહીન જાતુંડમ વૃદ્ધો યા ગૃહીવા દંડમ तदपीन मु संसार ये स्वप्न जेव आ संसार अतिशय विचित्र छे। आ संसार असार एवं शंकराचार्य जी महाराजे कस्ते कांता कसत्व ए श्लोक में कहू के संसार स्वप्न जो है संसार अतिशय विचित्र है संसार असार असार एम कहीं सार मे नही एवं संसारसक्ति छूटती नहीं आज जीव भगवान भजन करते समझवा बाक ने आ वस्तु न समझाए ये स्वाभाविक संसार असार है यक ने न समझाए स्वप्न जेवो छे, विचित्र छे, बालक ने सुख खबर पड़े कारण के काची उम्मर छे, समझज काी तो युवान ने पन न समझाए जेने युवा है ये आ संसार न समझाए युव स्वाभाविक कारण के अजी संसार नो कोई अनुभव ज एने संसार ना कोई भी बहुच कड़वा अनुभव संसार बढ़ा प्रसंगों में पसार गम्मेटू समझा तोपा उम्र में एम थाय नहीं कि संसार असार छे, के संसार कड़वो है एट युवानों बहुत धोखो न थको नृद्ध जेने संसार बदा कड़वा अनुभवों सारा मठा प्रसंगों अनुभ्यावा वृद्ध पुरुष ने संसार अनुभव छता संसार आसक्ति छूटती बहुज विचित्र बाबत है ये बात शंकर जोड़े छे। के अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम अंगम गलितम अंग शरीर गली छे साव हाडका नो मो गो अंगम गलितम पलितम मुंडम मथा पर पड़िया एट धोड़ा वाल आई गया खोपड़ धोड़ थे गशन विहीन दशन एट दात वगर नृद्धो या घरों थो करोड़ रुजी नबड़ी पड़ी गई टट्ट उभो रही सकते लाकड़ी नो टेको हाथ में आई गय वृद्धो याति गृहित्वा एट ग्रहण कर दंडम एट लाकड़ी लाकड़ी टे चले गढ़ ग तो तदपीन मुचत चा पिंड आशा तृष्णा संसारे पिंड छूटते आत शंकराचार्य जी कर गरड़ा गर ते विचारी सके था तू शे? थोड़ी बहु मजा भूमिका जेवी बात समझवा जेवी तरण प्रकार समाज में छे बुद्ध पुरुषो प्रबुद्ध पुरुषो अबुद्ध पुरुषों बुद्ध प्रबुद्ध और अबुद्ध प्रकार ना समाज त्रकार छे पेलो प्रकार छे ये बुद्ध पुरुष बुद्ध एट समझदार मनसो अह बुद्ध ना अर्थ समझदार मणस बुद्धिशाढ़ी वो एक प्रकार है सामज कह बुद्ध को कहवा समझदार के केज संसार नो कड़वो अनुभव थाए सेज एने टोकर लागे तरत जागी जाए डकारो इनपजदार पुरुषों ने वे वे कशु कहु न पड़े सेज जगाडो तो जागी जाए सेज ठोकर लगे जागी घना सूता हो तरह तम जो छो न सेज हजीद त्यागी जाए एन सामज लोग है कि जो सेज कड़व अनुभव थे ज्या ज्यादा मथु भटकाय जागी जाए यारगे वी जाए वालिया लूटारो मुसाफरो ने, ने लूंटी धनबेड़ करें ने जीवन नीर्वाह करे ए रोज बरोज धंधो थ एक बार नारद जी त्या चढ़रदी ने वालिया लूटारा पड़कारिया साधु पुरुषों ने मुकते ना ये जे हो लूटी लेवा ले नारद जी ने कहू तरी जे हो आप મારપીટ કરતો નથી સાધુ જાણીને માર્યા વગર હું લેતો નથી મારે મહેનત તો કરવી જ જોઈએ મહેનત વગર હું અમે ખાતા નથી નારાજી કે મારી પાસે જે છે મારે તેને આપી જ દેવું છે અને આપવા માટે જ આવ્યો છે પણ પેલા મને તું એક વાત બતાવ કે તું આ બધું લોકો અહીંથી નીકળે એ બધા એનો ધન સંપત્તિ લૂંટીને તું ભેળી કરે પછી મોટો પરિવાર છે પરિવાર માં આપીએ છોકરા ઘરડા મા બાપ બધા છે તો બધા ગુજરાન કરવા માટે હું આપી દઉં કરે બઉ સરસ તું પરિવાર ને આ બધું પાપ કરીને અધર્મ કરીને હિંસા કરીને ધન ભેળવે છે અને ઘરમાં આપે છે તારામાં ભાગીદાર તો ખરા ને એમાં પૂછવાનું હોય મહારાજ એ આમાંથી જીવે છે ગુજરાન કરે છે તો એમાં ભાગીદાર તો હોય જ ને બધા તો કે એમ તું માને છે પણ ખરેખર એ લોકો આમાં ભાગીદાર હોવાનું સ્વીકારે છે કેમ તું પાકું કરી લે પછી મારી પાસે જે છે આપી દેવું મારી પાસે બૌ જ છે એના માટે એટલે મહારાજ તમારે ભાગી જવું છે મારે છટકવું નથી એવું હોય તો તું મને આ વૃક્ષ સાથે થને બાંધી દે અને નારજજીને વાલિયા લૂંટારી દોરડાથી મુશ્કેટાટ બંને હાથ પગ आख शरीर मेटी बांधी दी थोड़ा वाले घरे कथा जाता घर सभ्य पूछ माता पिता पत्नी बा तमने लूटी हत्या कर पैसा ला छु ते खाई पी मजा करो छो उजागर मारे जीवना जोख ने जपाजपी मारे करने घेरे बैठा बैठा करो छो કેમ પૈસો આવે છે એ આ રીતે મળે છે ભાગીદાર તો ખરા ને તો ના રે ભાઈ કહ્યું કે અમે તને પાળી પોશી મોટો કર્યો હવે તારે ગઢપણ પાળવું એ તારી ફરજ છે પત્ની કે તમે મને પરણીને લાવ્યો છો થોડી કે માર્કેટમાં વેચાતી લાવ્યો છો છોકરાઓ કે તમે એમને આવી રીતે લાયા છો તો તમારા કર્મે એને બેળા કર્યા છે હવે તમારે ઉછેરીને મોટા કરવા તમારી ફરજ એમાં કઈ અમે કહેતા નથી લૂંટીને લાવો તમારા કર્યા તમે ભોગવો અમે કોઈ પાપમાં ભાગીદાર નહી ના કે મારે જલસા તમે કરો પાપમાં કોઈ નહીં તો પાપમાં નહીં તમે સારી કોણ ના પાડે છે હમ તો સચ્ચ હે બાત આટલી જ ઠોકર લાગી લ્યો સીધા ધોઈડા નારાજજીના પગમાં પડી ગયા મહારાજ આ તો બધા સ્વાર્થી છે પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર નથી જલસામાં જ ભાગીદાર છે નારાજજી એ કહી લો તો તારી એકલા એ બધું આ માટે પાપ ભોગવવાનું મહારાજ આ તો ખોટું કેવાય છે બસ અને વાલીયા લુટારા જાગી ગયા બોલો પાપ આપણે કરવાનું આપણે જ ભોગવવાનું અને એ લોકો એમાં તો કોઈ ભાગીદાર નહીં તો આવા સંસારમાં આવું કર્મ કરી અને એની સાથે પડ્યું રહેવું એ કોઈ ડાહ્યા માણસનું કામ નથી સાવ અનપઢ માણસ હતો પણ જો એક જ ઠોકર લાગી અને નારજીને કહી દીધું મહારાજ હું તમારા શરણે છું તમારી પાસે જે મને જ્ઞાન ઉપદેશ હોય આપો તો કે મારી પાસે બસ કીધું ને મારું આપી દેવું છે બધું તો મારી પાસે જે ખજાનો છે એ રામ નામ છે બેસી જાઓ અને રામ નામનો જપ કરો તમારું જીવન ધન્ય થઈ જશે અને વાલ્યા લૂંટારા ને રટલી લાગી બેસી ગયા એવું પલાઠીવાળીને બેઠા જે આમ કરડા હોય ને એ પછી ધ્યાન ભજન નિયમમાં કરડા થાય પલાઠી વાળીને બેઠા બેઠા ઉઠે બીજું નહીં ખાવું નહીં પીવું નહીં ક્યાંય જાવું કંઈ નહીં राफड़ो थकृत मेह राफड़ा पड़ू वाल्मीकि ऋषि आदि कवि वी थोकर लगी आने बुद्ध पुरुष कहवा समझदार मनस कहवा दयाल दादू जंगल म रहता भगवान राम नजन करता कोई कोई लोग सत्संग એમાં રજબ કરીને એક મુસલમાન છોકરો પણ આવતો એમાં રજબના લગ્ન ગોઠવાયા ને પરણવા જતો માથા ઉપર દોઢ હાથનો સાપો કલંગી નાખેલી જરિયાની વસ્ત્રો અને દુલ્હાના સ્વાંગમાં સાથે બધા જ લોકોને જાન નીકળી તો એને થયું કે ગુરુ મહારાજને પ્રણામ કરતો જાઓ પછી જાઓ दादो दयाल ने पगे लगवा दादो दयाले क्या अरे रजब ये क्या रजब ने खबर कब लगन लेवाई गया ले मुख्य वेण निकल गया रजब तूने गजब किया रजब तूने गजब किया शिव पर धरा मोड़ा नो मोड़ियो मूको રજબ તું ને ગજબ ક્યા શિરપે ધરા મોડ આયાથા હરી મિલન કો ઓર ચલા નરકિઠોર એ જ સમયે એને મોડિયો ઉતારી નાખ્યો ગુરુ મહારાજના ચરણ માં લ્યો મહારાજ પરણવું જ નથી અને રજબ ત્યાં ત્યાં રોકાઈ ગયા અને મહાસત્પુરુષ થયા સાક્ષાત્કારી સંત રામ નામમાં એવા ડૂબી ગયા રજબ એટલા બધા સરસ કીર્તનો રચ્યા છે એવો ઉપદેશ રચ્યો છે કાવ્યાત્મક બે ઘડી છક થઈ જવા मुसलमान डूबी गया रीते जागु बुद्ध पुरुषों वगर अपने थे अपने रविशंकर महाराज ओगनीसो साइठ महाराष्ट्र थी गुजरात राज्य जुदू थी जेने हाथ ये रविशंकर महाराज गांधी जी रही खूब लोक सेवा कर मुख्य सेवक ब्राह्मण नु खोलू चार पांच चोपड़ी भेड़ा ज्ञान बोध तो एन जीवन प्रारंभना काल के एक टोरे जागे एवं पुरुषो होता संबंधी ने त्या कई प्रसंग हे ए रविशंकर महाराज गया તો એમાં એના જોડા ચોરાઈ ગયા બુટ શું જ રવિશંકર મહારાજ કે માળો આ કોણ લઈ ગયું કે ભાઈ આ તો લોકો છે ઉઠાવી જાય એમ આપડે એવું રવિશંકર મહારાજ કે આપણે એવું રાખવું શું કામ જોયે કે લોકો લઈ જાય હોય તો લઈ જાય ને અને લઈ જાય પછી દુખ ને રાખવું જ નહીં આટલી જ વાતમાં રવિશંકર મારા જાગ્યા કે જિંદગીમાં કઈ રાખ્યું જ નહીં બધું છોડી દીધું ઘર ખોરડા માલ મિલકત જે હતું એ બધું જ લોકસેવન દાનમાં આપી દીધું અને સાવકિંચન બે જોડી કપડાં રાખ્યા બાકી આખી જિંદગીભર આ ડોહાય કાંઈ રાખ્યું નહીં સેવા જ કરવી કાંઈ હોય તો લઈ જાય ને વિચાર કરો આવું થવાય કેમ અને આપણા જે પાંચ સાધુના વર્તમાન કહેવાય એવા પણ કાંઈ એટલે કંઈક કાંઈ ન રખાય કે કઈ હોય તો દુઃખ થાય ને પાસે ન રખાય ને મનમાં રખાય આવી ગાંઠ વાળ લીધી બોલો હોય તો દુઃખ ને નિર્માન એવા નિષ્કામ એવા નિર્લોભ એવા નિસ્હ એવા નિઃસ્વાદ એવા નિઃસ્વાદ એટલે ખીચડી ને છાસ અને રોટલો ને શાક બે જ વસ્તુ જમે ત્રીજી વસ્તુ જમે નહીં અથાણું જિંદગીભર ચાખ્યું નહીં એલચીન દાણો ભૂલ માં ખવાય જાય તે ઉપવાસ કરે રવિશંકર અને કોઈ કે તમારા નથી તો અમારે શું કામ લઈ જાય આ જાગવાની ક્યાં વાત આવે કયો છે બુદ્ધ પુરુષો એ છે એને સવળો વિચાર આવે શ્રી મહારાજે વચના વત માં કીધું છે ત્યાગ કરીને સવળો વિચાર ગ્રહણ કરુદ્ધ પુરુષો હોય છે આપડે હિંમતનગર અરોડા ના મોહન બાપા જે હવે હમણાં અક્ષરવાસી થયા હ પિસ્તાલીસ ની આસપાસની અવસ્થા હશે ઘરે હતા સંસારમાં હતા હરિભક્ત ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા નિષ્ઠા સારામાં પણ એમાં કેન્સર થયું નિદાન થયું ને બાબા ભજનમાં જ બેસી ગયા કે હવે આપણું કરી લઈએ આ આવી ગયું નજીક અને હવે પછી આમાં કાચું ન રખાય નતર કેન્સર થાય તો મારે ફાંફા મંડે મારવા ઘરે નજીક આવી ગયું હજી આ વ્યવસ્થા કરી લો પેલી વ્યવસ્થા કરી લો આ થઈ ગયું બધા સંસારની પ્રવૃત્તિઓ મંડે સૌ પેલું કરવા આ કે હું મારું કરી લઉં તમારે જે કરવું કરો છોકરાઓ જો આ રાખો બધું કે બાપા ભજન લાગી ગયા બસ ચોવીસે કલાક ભજન ભજન ને ભજન શું ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ તાર લગાડ્યો તે બે મહિના થયા કેન્સર ભાગી ગયું એવો ચમત્કાર થયો તો ડોહો સાજા થઈ ગયા ડોસા તો હતા નહીં પિસ્તાલીસ આસપાસની ઉંમર સાજા થ નકાર કેવા પણ વઘેડા જેવા કોઠી બા જેવા થઈ ગયા તાજા લે ડંખે નહીં એ એવા નરવા થઈ નરવા થઈ ગયા પણ નક્કી કરી નાખ્યું હવે આ અવસ્થા બસ આપણે ભજન કરવું છે આખી જિંદગી ઘરે રહીને સાંખ્ય થઈ ગયા સંસારમાં રહીને સાધુ જેવા વર્તમાન ધારણ કર્યા બાકી નહી એ સાધુ એટલા માટે ન થયામ થયું કે સાધુ કરતા ઘરે રહીને ભજન વધારે થાય હકનો રોટલો ખાઈને ભગવાન વધારે સાંભળે એવું એનું ચિંતન અને સાચી વાત છે એને થઈ ગયું કે આ બધા કરતા આપણે એવું અને ત્યારે એને બીજી કોઈ બહુ એવા કોઈ સ્થાન બહુ ઓળખાણ નહીં અને જ્યાં ઓળખાણ હોય થોડું ઘણું તો ત્યાં એમ લાગે કે અહીંયા કઈ જીવવા મજા નહી આવે એટલે સાવ નિવૃત્તિ લઈને સાયખ યોગે ભજન કરવા બાલ સાહેબના મંડળમાં એમાં સત્સંગમાં જાય તો એમણે જાણ્યું કે આમને તો સંસારમાં સાંઈખયોગ લઈ લીધો છે અને પાછું ભગવા પહેરવા નથી કારણ કે એ કરતા વધારે સારું છે અને આટલી ઉમરે હવે ભગવા પહેરવા ઠીક નહીં કોઈ વળી એમ કે ન્યાય રાખ્યો નહી હોય તે આવ્યો એવું થાય એ ભાલજાભાઈ કે મોહન બાપા તમા મોહનભાઈ તમારે જો કામ કરી લેવું હોય ને તો હું તમને ઠેકાણું બતાવું એમાં જોડાવું અને જિંદગી સફળ કરી લ્યો હું બતાવો બાપા અને એમણે રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજને બતાવ્યા અને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સમર્પિત થઈ અને રાજકોટ અમદાવાદનું એકાઉન્ટ વિભાગ વર્ષો સુધી એમણે સેવા કરી પણ તમારું કોમ્પ્યુટર પાછળ રહી જાય એટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરે હોલ્ક્યુલેશન કેલ્ક્યુલેટર ને પાછળ રાખી દે હજી તમે આમાં બટન દબાવો ત્યાં તો એમાં રકમ આઠ ઇંચી આમાં ફાલી દોડ્યા જ જાય આમ કેલ્ક્યુલેટર કોમ્પ્યુટર પેલા એ હિસાબ આપી દે તમને એટલું મગજ કામ કરે મેથેમેટિક્સ એવું એ તો આપણે ગજબ જોયું પણ એવી સેવા એવી પાછું એવું ભજન एवं व्रत एवा नियम, पैसे टके पाची घर थी एवा खूब जीवन सरस जीव एक टकोर आने के बुद्ध पुरुष समझदार अपने भाव संभव हरिस्मृति म एक प्रसंग कहो गोखरवाड़ा मर्जुन भाई था મંદિરે સાધુઓ આવ્યા ને એકાદશી નો ઉપવાસ હતો તે અર્જન ભગતને થયું કે આપણે બારસનું પારણું કરાવી એટલે ઘરેથી ગોરસ માટલું દહીંનું માટલું માટીના વાસણ માટલામાં પેલા જમાવતા ને હવે ક્યાં સ્ટીલ પિત્તળના ત્યારે એવા વાસણો હતા પિત્તળ ત્રાંબાના હતા કલય બધા પણ માટીના માટલામાં તમે દૂધ દહી જમાવો અને જે સ્વાદિષ્ટ થાય એ મેટલમાં ન થાય ધાતુમાં ન થાય એની ગોરસ જ એને કહેવાય કે માટીના કાળા રંગના માટલામાં ગોરસ જમાવો તમે અને પછી તમે જમો વારે વાર તમારે એકસો વર્ષ સુધી ચશ્મા ના આવે એવું એ વસ્તુ જ જોઈ મથુરામાં હજી જો માટલાઓમાં આમ ગોરસ જમાવતા હોય એ સ્વાદ જ જુદો હોય એટલે માટલું લઈને નીકળ્યા એટલે ઘરવાળી કીધું જોવાનું ઉમર ક્યાં લઈ જાઉં સાધુ આવ્યા છે પાર નો કરાવવા ખીચડી ને દહી જમે બાઈકી એટલું બધું ના લઈ જવાય લઈ જાવ થોડું એક તાંસળી એટલું લઈ જવાય કારણ કે આખું માં લઈ જવાય બે ભેંસનું દૂધ એનું ગોરસ આવડું મોટું મોટો હાંડા જેટલું એમાં શું વાતો ક્યાં કઈ રોજ રોજ દેવું છે આગીરે હાગીર ક્યાંથી રહી મેં અમે દોઈને વાહીદાન છાણ મૂતર ચૂથીએ તય દૂધ દોવાય છે બેડું થાય છે આખો થી ભેંસી ની વાહે વાહે ડોર થઈને રખડી ત લઈ જવું છું હવે બે સાનું મનો હે સાનું મનો જપાઝપી થઈ જો આ તો લીલા થઈ માટલાનો કાઠલો એને જાયલો ભગતે માટલા નું પેટ જાય ઝપાઝપી થઈ કાટલો તૂટી બાઈ ના હાથમાં રહી ગયો માટલું ગોરસ આના હાથમાં રહી એ તો છે જ ને જેની કોઈ ભગવાન હોય એની જીદ થાય અને ભગવાન ના જે આડા આવે એના હાથમાં કાઠલા જ રે બીજું કઈ ન અને જે ભગવાન તરફ વાલે એના હાથમાં માટલા જ રે ગોરસ જ રે એટલે આવે ને સાધુ પણ સાધુ ઓળખી ગયા બાઠું કા હા હા કે આવા માં કોઈ જમાવ્યા નહી આવું કેવું આવું ફેંકાઈ ગયા પાટલા જેવું હા કેમ ભગત આવું છે એ બધે કઈ નહીં ગોરસ છે ને જમો જમો ના પણ એ બધું એવું ને એવું ચહેરો ઢગી ગયો ને જુવાન ને ખોટું લાગી ગયું ને એટલે ચહેરો કહી દે ને લાલ આંખ્યો થઈ ટશરું ફૂટી ગયું હોય રુવાડા નો તરાગ ઉભા ગયા ઓળખાય તો જાય નાકના ફોઈના થઈ ગયા ઊંચા નીચા એટલે સાધુ ક્યાં બાજીને જ આવ્યો છે અને ત્યારે તો બહુ બનતું એવું હજી હોય પણ ત્યારે વધારે થતું એટલે સાધુ થોડું દહી લીધું ઠાકોરજન ધરાવ્યું પછી એને છાસ બનાવી પારણા કરી લીધા ને ભગત ને માટલું પાછું ભગત કે હું ન લઈ જાઉં તો ના અમારે હમ તમે લઈ જાવ એટલે માટલું પરાય ને પાછું આપ્યું એટલે રાજી થયા સાધુ સમજદાર છે થોડુંક લીધું જો પાછું લઈ આવ્યા સંતો આવી ઘરમાં મેળ કરાવતા ઘી આવ્યું હોય એટલું વાપરે થોડુંક વાપરે નેવું પાછું જવા એટલે ઓલા લોકોનું ગુણ આવે થતો સત્સંગ અત્યારે ગમે એટલું આપો ઓછું જ પડે આખી રીત બદલી ગઈ જોકે બધા એવા નથી હોતા પણ ઘણા જગ્યાએ પાછા અવિવેક વિવેક ન હોય જેટલો આવ્યું હોય ને એટલો ભાત બધું રાંધી નાખે હોય દસ જણા જમવાના ને પચાસ જણા ભાત રાંધે પછી બધું ઉકડે નાખી કોઈ ખાય નહી બગાડ કરે એટલે એ સમજવું જોઈએ આવ્યું એટલું ના રાંધીને રાંધી ના ખે કેટલા માણસો કેટલું આ સેજ પણ અન્નનો બગાડ ન થાય રાંધી અન્નનો કે કાચા એ વિવેક વાપરવું જોઈએ પણ અર્જન ભગત ને માઠું બહુ લાગી ગયું માણું બે બળદ ની ત્રીજો બળદ થઈને કામ કરીએ અને આટલી બધી સંસારમાં ઉપાધાપી કરીએ અને જયારે ક્યાંય સાધુ સંતો ભગવાન વાપરવાનું હોય ત્યારે આવી શિરાજોરી કરે એટલે આવા સંસારમાં રન કરવું છે શું વૈરાગ્ય થઈ ગયું લાંબુ ચરિત્ર આપણે ભૌસંભવમાં હરિસ્મૃતિમાં કીધું છે બહુ સરસ કીધું છે એટલે અહીં બહુ લાંબુ નથી કરતું પણ સંસાર છોડી દીધો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા રહ્યા અને સાદુ થયા દીક્ષા અપાવ્યા આચાર્યશ્રી પાસે નામ પડ્યું ધર્મ સ્વરૂપ દાસ ધર્મ સ્વરૂપ દાસ અને અક્ષર યોગીજી મહારાજ એ જુનાગઢમાં સાથે હતા અને સાથે વાસણ માંજવાની ગૌશાળાની સેવા સાથે કરતા એમ ધર્મ સ્વામી યોગીજી મહારાજ કરતા મોટી ઉંમર પણ યોગીજી મહારાજ કેતા કે એ વ્રદ્ધ સાધુ ની સેવાની જે શ્રદ્ધા એ તો કેવું પડે કે અમે જોવાનું હોય તો અમારા હાથમાંથી વાસણ લઈ લે મને સેવા કરવા જોઈએ અને અમે જઈએ તો ઉલટાનું એને દુઃખ થાય કે લ્યો મારી સેવામાં ભાગ પડાવવા આવ્યા એટલે આપણને એમ થાય કે આરો હાલો મદદ કરવા આવ્યા અને વેલા એમ થાય કે તમે આ વાત ભાગ પડશો તો વધારે વાસણ પોતાની બાજુ ખેંચી લે એવા શ્રદ્ધા એ ધર્મ સ્વરૂપાજી સ્વામી વ્રદ્ધ ઉમરે પણ હતા તો એ કોણ કે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ પુરાણી ગોપીનાથ સ્વામી એમના ગુરુ ધર્મ સ્વરૂપ સ્વામી એમના ગુરુ બાલ સ્વામી એમના ગુરુ ગુણાતીતાનંદ એટલે ગુણાતીતાનંદ સ્વામી સહજાનંદ સ્વામી હાથે દીક્ષિત થયે પણ એ શ્રીજી મહારાજ એમના પછી ગુણાતીતાનંદ સ્વામી ધર્મજી સ્વામીને આ નામ એટલે બોલવું પડે કે ઘણી જગ્યાએ શાસ્ત્રીજી મહારાજ હવે લખાય સૌ છે પોતે થોડું ભણ્યા હોય એનું શાસ્ત્રીજી મહારાજ એવું લખે સંપ્રદાયમાં હવે એવું બધું બહુ થઈ ગયું છે બધા મહારાજ જ થઈ જવું છે એમને બાલમુકુંદાજી સ્વામી એ ચૌદ ની વર્ષની ઉંમરે કંઠી પહેરાવેલી અને પાર્ષદ થઈને એમની સાથે સ્વામી રહેલા એટલે આમ જુઓ તો શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુન્દાજી સ્વામી એમાં શાસ્ત્રીજી મહારાજ એના આપણે આટલું નજીક છે આટલું નજીક છે એટલે આપણે જે પુરુષોત્તમપણાની જે વાતો છે એ એટલી બધી આપણને ઓથેન્ટીક લાગે કે વર્ષો થોડા વીઆઈ ગયા છે જેને સાંભળી થી કર્ણોપ કર્ણ નહીં સન્મુખ બેસીને એ જેની પાસે ઉછરીને મોટા થયા એની કાનો કાન બીજા સાંભળી અને એ આપણે સાંભળ્યું એટલે એ વસ્તુ મહત્વની છે એટલે આપણે ઘણા નથી આમ કેતા હો કે આવા ગુરુ આપણે છે એનું ગૌરવ રાખવું કે આપણે કોના છીએ પણ હું એનાથી બઉ ઉલટું આ સંતોને આપણા જે છે ને આગળ એને કઉ છું હું મહારાજ નહીં કહું આપણે કેમ યાદ રાખીએ કે હું સહજાનંદ સ્વામીનો છું આપણે કોના છીએ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના છે બાલમકુદાસવામીના છે ધર્મસ્વરૂપ દાસ સ્વામીના ગોપીનાથ દાજી પુરાણી સ્વામીના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જોગી સ્વામીના એમ આપણે એમ છે એમ ગૌરવ રાખવાને હું એનાથી ઉલટી વાત કરું હું ઈ લોકોને સંભળાવું તમે જોઈજો યાદ રાખજો આ અમારા છે એટલું યાદ રાખજો અમે તો રાખશું જ અમે ક્યાં જશું અમારે રાખવું પડે કઈ તો માંડ બળ રીયે અમે બાપા તમે યાદ રાખજો છે અમારા છે અમે યાદ રાખશું અમે કોના છીએ તમે યાદ રાખજો કોના છે તમે ભૂલી જતા નહી કે આ કોના છે અમે કઈ બીજા જેના તેના રેંજી ફેન્જી ના નહી છે તો તમારે યાદ રાખવું જોઈએ કે આ અમારા છે બાપા અછોરો કછોરો છે આ ડાવડું થોડું થઈ જાય પણ તમારે તો તમે માવતર છો કમાવતર ન થવાય અડધી રાતે સાંભળી ગયો ફરી બધાની હાજરીમાં કહી છે કે તમે યાદ રાખ્યો કે આ કોના છે અમારા છે બસ તો તમારે ધ્યાન રાખવાની ફરજ તમારી છે તો સેજ ટકોર લાગી અને અર્જુન ભગત જાગી ગયા સાધુ થયા સંસાર મૂકી ગયા વાલ્યા લુટારામાંથી વાલ્મિકી થઈ રવિશંકર માં સત્પુરુષ છે જીવન થઈ ગયા સત્પુરુષ થઈ ગયા આ બધાને શું કેવાય બુદ્ધ પુરુષો કહેવાય આપણે વિચાર કરવાનો આપણે શેમાં છીએ ત્રણ કેટેગરી છે એમાં આપણે શેમાં છીએ એ વિચારવાનું હવે બીજો પ્રકાર છે એ પ્રબુદ્ધ પુરુષો પ્રબુદ્ધ પુરુષ પ્રબુદ્ધ પુરુષો શું બુદ્ધ એ સમજદાર પેલો પ્રકાર કે એને કોઈ સેજ જગાડે જાગી જાય અથવા પોતાને ઠોકર લાગે દુઃખ આવે કડવો સંસાર અનુભવ થાય જાગી જાય પ્રબુદ્ધ પુરુષો બુદ્ધ આગળ પ્ર લાગ્યો છે પ્રકૃષ્ટ વિશેષ કરીને બુદ્ધ શ્રેષ્ઠ બુદ્ધ પુરુષો જાગૃત પુરુષો કોને કહેવાય કે પોતાને ઠોકર વાગે પણ નહીં એને કોઈ જગાડે પણ નહીં બીજાને જાગેલા જોઈને બીજાના દુઃખ જોઈને બીજાને ઠોકર લાગે અને જાગી જાય એને પ્રબુદ્ધ પુરુષ કહેવાય બીજાનું જોવે જાગી જાય એને કોઈ જગાડે નહીં સૂતા હોય આપણે અને પણ સાચો પ્રબુદ્ધ કોણ નિદ્રાની દ્રષ્ટિએ કહું છું જાગ્યો હોય એનો છે જ ઉભો થાય ને એનું ઓઢવાનું ચાદર કે એવું કઈ હોય સેજ આમ ખખડે અથવા એનો સેજ પગનો ફહળ થાય ત્યાં જાગી જાય એને પ્રબુદ્ધ કહેવાય બીજાને જોઈને જાગી જાય એ પ્રબુદ્ધ પુરુષો એ કપિલ વસ્તુ શુદ્ધ ધન દીકરા સિદ્ધાર્થ ગૌતમ એને ક્યાં દુઃખ હતું ગુલાબની પાખડીઓમાં ઉછરીને મોટા થયા હતા એવા સુખ જ જોયું હતું દુઃખ તો જોયું જ નતું રાજકુમાર તરીકે અભિષિક્ત થઈ ગયા છે ચક્રવર્તી સમ્રાટ બેટો છે પણ એકવાર રથમાં બેસીને નગરમાં ફરવા નીકળ્યા સુદોધન મહારાજે એટલી બધી વ્યવસ્થા કરી હતી કે છોકરાને વૈરાગ્ય ન લાગી જાય એટલે બગીચામાં પણ ક્યાંય સૂકું પાંદડું પડવા નતા દેતા હરિયાળું જ જોયું છે શું કેવાય એને અણસાર આવવા નથી દીધું પણ નગરચર્યા જોવા માટે રથમાં બેસી ને નીકળ્યા એમાં પહેલી વાર ઘરડો માણસ જોયો નતોને શંકરાચાર્ય એવો એવો બુઢો એને જોયો સારથી પૂછ્યું કે આ કોણ છે એટલે કીધું મહારાજે વૃદ્ધ પુરુષ છે એટલે બસ ગડપણ આવે મને આવે હું એમ કેમ કહીશું કુમાર કે આપને આવે પણ અપવાદ કોઈ નથી સારથી નો જવાબ કેવો છે હું એમ કેમ કહું કે તમને આવું ઘડપણ આવે પણ અપવાદ કોઈ નથી હે હાથી એ ગડપણ એટલે વાત મૂકી દિવસ્ય અંતરી વ્યસનમ બલસ્ય શોકસ્ય યોની નિધનમ મતિ નામ નાશ સ્મૃતિ યેશા જરા નામ ય ભગના બધા ગડપણના લક્ષણો આપ્યા છે આવી ગડપણ છે આવું ગડપણ છે સ્મૃતિ વહી જાય રસ જતો રહીએ શોક નું ઘર જયારે જો ઉદ્વેગ હોય રૂપ જતું રે બળ સ્રવી જાય એવી આ વૃદ્ધાવસ્થા છે હે મને પણ થાય હજી એને કઈ થયું નથી થોડા આગળ ચાલ્યા ત્યાં તો એક રોગી માણસ દેખાણો એવો દમલેલ અસ્થાય માં થઈ ગયો છે ખાંકતો જાય ને થૂકતો જાય ને ઉધરસમાં કપ છૂટો પડે નહીં બેવડો વળી જાય ત્યારે માંડ રૂંધું વળે શ્વાસ બહાર નીકળ્યો હોય એમ આપણને લાગે ગયો પણ ત્યાં તો બે મિનિટ પછી પાછો વળે એમ લાગે આ તો પાછો જીવે જ આવી ખાંસી દમલેલ માણસ ને જોયો અને સિદ્ધાર્થે કયો કે સારથી હા તો આ કોણ છે કે મહારાજ આ રોગિષ્ટ માણસ રોગ હા મને થાય હું એમ કુમાર કેમ કઉ તમને થાય પણ અફવાદ કોઈ નથી એમ આગળ ગયા નનામી નીકળી એટલે કીધું આ શું છે કે બસ આવી રીતે એક દિવસ મરી જવાનું હોય છે મરી જવાનું હું પણ મરી એમ તો મારાથી કેમ કેવાય પણ અપવાદ કોઈ નથી અને થોડા આગળ ગયા ત્યાં એમણે એક યોગી યતી સત્પુરુષ ભગવાન કંથાધારીને જોયો કે આ કોણ છે તો કે મારા બધા સંસારને મૂકીને મસ્તી પોતે ભગવદ માર્ગે નીકળી ગયો છું સાધના તપને સૈન ને એ બધું મળી ગયું જો ત્રણ સંસાર શું છે દેખાઈ ગયો અને લક્ષ્ય શું છે એ જડી ગયું સારથી ને રથ પાછો વાળો આને દુઃખ નથી કઈ તમે જો કે શું કેવાય કેવાયુ જાગૃત પુરુષો ઓહો ઘરે આવ્યા એ જ રાત્રિ ઘરે યશોધરા નામે પત્ની છે રૂપરૂપ ના અંબાર ગુણવાન શીલવા એકનો એક દીકરો છે દેવ ચક્ર જેવો ગુલાબ ને ફૂલ ને શરમાવે એવો રાહુલ દીકરો યશોધરાના પડખામાં સૂતો છે અને રાત્રિ છે એમનું મુખ દર્શન કરી પ્રણામ કરી અને સિદ્ધાર્થ ઘર છોડી અને નીકળી ગયા આવું મોટું રાજ્ય આટલી સમૃદ્ધિ બીજે દિવસે ભીખ માગીને ખાવાનું પણ માર્ગ કેવો લઈ લીધો વિચાર કરો એને પ્રબુદ્ધ પુરુષો કહેવાય એ જ ભગવાન બુદ્ધ કેવી વાત જાગનારા જાગે છે પણ આનાથી નહી તમે જો દુઃખમાં જોઈને કાગળ લખ્યો સોમલા અલૈયા મૂળ નાજા માતા રામા મૈયા અજાજીવા વિરદા સવાળી લાધા કાળા કમળ શી મળી એ હર્વે તી ઘર બાર થાજો પરમ હંસ નિર ધાર એ કાગળ લખ્યો અને ખેપિયાને મોકલો જાઓ આ બધા કોઈ ગામ જણી કોઈ ગામના પટેલિયા કાગળ આપે ને કાગળમાં લખેલું કાગળ મળે ત્યારે જ્યાં હોય ત્યાંથી નીકળી કુંભાર ત્યાંથી ઘેરું મંગાવ્યું કપડાં રંગી ભગવા પહેરીને ચાલી નીકળજો ને અમને પછી મળજો કાશીયા જઈને પછી અમને મળજો ભેળા થતા જાયજો એમ બધાને પેલી મેસેજ કાગળ ચીઠી આપતો આપતો માણસ મેથાણના અજા પટેલ રાજદરબારમાં અને આ ગામમાં પટેલ સુખી માણસ ઘોડાઓ ને બળદોન ભેંસો ગાયો કે દરબારો એને પૂછીને કામ કરે આવી ખ્યાતના માણસ એ અજા પટેલ આવીને પેલા કાગળ આપવાનો હતો પૂછ્યું ક્યાં છે પટેલ એ તો કડું ગામ ગયા છે લખતર ની સુરેન્દ્રનગરનું એની પાસે કડું ગામ છે ત્યાં એમનો બાણોર કલ્યાણ દાસ ભાણા ના મા અવસાન પામેલા એટલે વાણાને પરણાવવાની જવાબદારી આને હવે ભાણા ના લગન લેવાયેલાગલવાની તૈયારી ઢોલ વાગે શરણાયો વાગે મંગળ ગીત ગવાય રાજા લાટા થઈને શણગારી કલ્યાણ દાસને પરણાવવાનો પોતાનું માં ત્યાં અજા પટેલ બેઠા છે અને જાન બધી ઉઘલવાની તૈયારી કેવું વાતાવરણ હોય ત્યાં પેલા આવીને સંદેશો આપવા વાળે કાગળ આપ્યો અને ખોલ્યો અને કીધું કલ્યાણ દાસ ભણાય શ્રીજી મહારાજનો કાગળ આવી ગયો છે મને ભગવા કપડાં પહેરી નીકળી જવાનું ફરમાન છે હું જાઉં છું લે જય સ્વામી નારાયણ લ્યો ઓહો હો ય ગજબ આમનો જવાબદારી નીકળી જવું એટલે કલ્યાણો કે મામા કાગળ વાંચવા તો દો એટલે કાગળ વાંચ્યો તારું ક્યાં છે આમાં છે હરખું વાંચવા નીકળશે અરે છે જ નહીં આમાં ક્યાં કલ્યાણદાસ નામ લખ્યું છે તારું તો કે એમાં લખ્યું છે ને માચા સુરા સોમલા લઈયા આદિક સર્વે આદિક માં હું આવું નહી આદિ માં કોણ ના આવે હું છું હું આવું છું અરે તારે બેટા ના ભાઈ તું આ ઘર નો મોટો દીકરો અને આવા મંગળ લગ્ન પ્રસંગ છે આખું ગામ આખા આપણા પરગણા ના સગા સંબંધીઓ બેઠા એ મામા સુખમાં જાગી જાય અને આમાં લગ્ન ઢોલ વાગતા હોય નીકળી જવું હે કોઈને એમ કે તમારી આની અરે વાત હાલે છે તોય કહે નહી મેળ પડે અરે શું ભલાગન છલાંગ મારીને વર ઘોડીઓ નીકળી ગયા અને મામો ભાણે એક સાથે હાથમાં હાથ લેલાય નીકળી ગયા ગામ જોઈ રહ્યું ઘણા આસુડા પણ નીકળી ગયા બોલ અને ઓગણીસ જણા જયારે ભુજ મહારાજ મળ્યા ત્યારે મહારાજ મીંઢોળ બંધો કલ્યાણ દાસ નામ હતું આદિ માં આવું અઢારે જણા ને જેના નામ લખ્યા હતા જેનું નામ નહોતું લખ્યું એ આદિમાં કલ્યાણ દાસ એનો મીંઢોળ ભગવાન સ્વામિનારાયણે પોતે હાથે છોડ્યો અને કીધું કે તમે અદભુત કામ કર્યું છે માટે જાઓ તમારું નામ અદભુત સ્વામી રાખે હવે સુખમાં જાગી જાય ભગવાન બુદ્ધે તો દુઃખ જોઈને જાગ્યા આ તો ઘરનું સુખ જોઈ ને જાગી ગયા માર્ગે છાતી કઠણ રાખવી પડે ને સાંભળતા એવું છે ને વિચાર્ય તો જ થાય નાટક નથી કઈ ગજબ છે એક જણો લગ્ન નહોતો કરતો એટલે એના ઓળખીતા ભોજન પાર્ટી છે હું ગયો હતો તો એમાં બધી ભીડ હોય જમવાનું પછી આમ બધા ઉઠીને જવા લેવા જમવા જતા બુફે હોય આવે ત્યાં એમાં મારી આગળ બેન એક હતા તો ભૂલથી મારો પગ એના પગ ઉપર આમ દબાઈ ગયો એટલે એનો શેક પગ કચડાનો ભૂલથી હવે એટલી બધી ગીડદી હોય ભીડ હોય ધક્કામુકી થતી હોય ઉતાવળ હોય સૌને તે ભૂલથી મારો એનો પગ એના પગ ઉપર આવી ગયો અને જે બાઈ વિફરી છે એકદમ સૌમ્ય લાગતી મહિલા જાણે મહાકાળી જગદંબા જેવી થઈ ગયો લાલ ટમેટા જેવી આંખ ચેરો ગુમ થઈ ગયો પાછળ ફરી અને હાથ ઉગામી મને હમણે ઉપાડી જ લીધો એવું જ થઈ ગયું હમણાં એક મારશે ને બે ત્રણ દાંત ખીરી નાખશે એવી ભયંકર મુખ કરી મારી પાછળ આમ ફરી પણ જેવું મારું મોઢું જોયું એકદમ શાંત થઈ ગઈ એ સોરી વા તમે છો શાંત મને છે કે મારા એ મારો પગ દબાયો ઓહો હો આ કે આ પરિણામ એનો આ ગુનો પગ કચડી ને વ્યાજાય તો સોરી કેવાનું અને ઓયલો પગ કચડે તેને ધોકાવી નાખવાનો આટલા આટો લગન કરો હરામ હવે ખાય કોઈ પરો લગન જ નથી કરવું આખી જિંદગી આમ જ રખો ગમે પગ કચરો કોઈ બોલે જ નહી પરિણામ નહી બોલો લ્યો ગજબ કેવાય આને જો કોઈ બુદ્ધ પુરુષ મળે તો પ્રબુદ્ધ થઈ જાય એવો છે જાગ્રત છે આવી રીતે કોણ મૂકી દે આવી રીતે મૂકે કોને ગજબ એટલે આપણે ત્યાં બહુ સમજવાની વાત છે ગુરુ માટે આપણે હંમેશા સજ્જન પુરુષો અને સત્પુરુષોને જ આપણે નિશાનમાં રાખીએ છીએ એ મારું એવું કેવું છે કે દુર્જન પુરુષો પણ આપણા ગુરુ છે ઉપદેશક છે અને સજ્જન પુરુષો પણ આપણા ગુરુ નો ઉપદેશક છે બંનેના જીવનમાંથી આપણને મેસેજ સારો મેસેજ મળે છે લેતા વળવું જોઈએ પ્રબુદ્ધ પુરુષે દુર્જનોમાંથી લઈ લે છે ગુરુ દત્તાત્રેય ચોવીસ ગુરુ કર્યા સાપ છે ટીટોળી છે હોલો છે ઇંત જારી કરી જાગ્યા રાખતી હોય છે બધા એના ગુણ માંથી એવું લીધું પુરુષાર્થમાંથી વાસના બધું લીધું લેવા જેવું તો દુર્જન પુરુષો પણ પ્રભુત પુરુષ લઈ લે છે અને જાગી જાય છે લેવું ને લેવાય દુર્જનો માંથી શું માનો ને ખોટું કરતો હોય આ જો અત્યારે અત્યારે બધા પોલીસો એક પછી એક બધા પીએસઆઈ બધા જાય છે જેલ ભેગા થાય છે બધા આઈપીએસ બધા ઓફિસરો એ પાઘડી નું વેલ છેડે નીકળે છે ને ભલે એને જે ઓલા ને મારી નાખ્યું હોય છે એ આપણે લાગે કે માર્યા જે હોય છે માર્યો એનો વાંધો નથી પણ એ તો નિમિત્ત છે પણ તે પેલા જે બધું કર્યું છે ને કદડો એનો વળ નીકળે છે એનો વળ નીકળે છે એટલે ખોટું કરો એનું કોઈ દિવસ પરિણામ સારું આવે નહી આપણે આગલા ખ્યાલ પ્રવચનો માં કીધું છે ભાઈ આ ખોટું છે પતી ગયું એનું પરિણામ ખોટું જ આવે સારું આવે જ નહીં એમ થઈ જાય કે આ સાચું નથી આ સારું નથી પતી ગયું પછી ગમે તેટલું સુખ આપે તો એ પછી એનું પરિણામ દુઃખદાયક જ હોય એ બધા જેલમાં જાય ભ્રષ્ટાચારનું પરિણામ આ તો માણસ જાગૃત હોય સમજી જાય કે આ ધંધો કરાય નહીં દારૂડિયા દારૂ પીપીને ખલાસ થઈ જાય છે તો એ માર્ગે જવાય નહીં વ્યસન કરી કરીને દુઃખીને રોગીને સડેલા બધું થઈ જાય તો એ કરાય નહીં બીજામાં જોઈને જ શીખી જાય આ માર્ગે જવાય જ નહીં આડા છે પડાય જ નહીં જો સુખી થવું હોય તો માણસ સમજી જાય એને શું કેવાય પ્રબુદ્ધ પુરુષ કહેવાય બીજામાંથી જોઈને જાગી જાય દુર્જનો એને માર્ગે ચાલ્યા અને દુઃખી થયા કોઈ સારા મોતે મર્યા ને સારી જિંદગી જીવે સુખી થયા ને તો એ માર્ગે શા માટે જવું અને જે સતમાર્ગે ગયા એ સુખી થયા તો એ સુરદાસ મીરાબાઈ નરસિંહ મહેતા મહાપુરુષો નરસિંહ મહેતા એ બધા ઉત્તમ પુરુષો છે તો એ માર્ગ ઉત્તમ છે સુખનો માર્ગ છે તો એ માર્ગે કેમ ન ચાલુ બીજાના અનુભવમાંથી જે જાગી જાય એને પ્રબુદ્ધ પુરુષ કેવા એમ સત્પુરુષ ના અનુભવને ગ્રહણ કરી લે પ્રભુ જોવામી એક ગામ ખેતર આવે તો એક ખેડૂત હળ ચલાવતો હતો રામાનંદ સ્વામી ત્યાંથી રસ્તાને કાંઠે જ ખેતર એટલે કીધું પટેલ રામ રામ રાધેશ્યામ જય સીતારા ખેડૂત ઉપર હે મહારાજ રામ રામ રાધેશ્યામ હા હા હળવું સામાનંદ સામે કે પટેલ ખેતી કરો છો હા મહારાજ ખેતી તો કરવી જ પડે હે જોજો હો પણ જીવતર ખેતી રહી જાય નહી એટલે મહારાજ એટલે શું ભજન સત્સંગ સેવા સત્પુરુષો નો સમાગમ ધ્યાન ભજન એ આપણી જીવતર ની ખેતી છે એ રહી જાય નઈ જોઈ પટેલ હે મહારાજ હા એ કરજો બાકી તો આ સંસાર ધુમાડાના બાચકા છે ધુમાડો હોય ને એમાં તમે બાચકા મારો હાથમાં શું આવે ગોટમ ગોટા ગમે તેવો ઘાટો ધુમાડો હોય પણ તમારે ભરેલ બાચકા મારો મુઠ્ઠીમાં પકડી લેવા કરો ધુમાડા નો બાચકા છે આમ લાગે ઘટાટોપુમાડો સુંદર લાગે ઘડી વાત ધુમાડો સુંદર લાગે પણ આમ પકડી લેવા માટે મથ હાથ કાળા થાય પણ મુઠ્ઠીમાં કઈ આવે નહી પટેલ એમ સંસારમાં કરી કરીને તૂટી જશો હાથમાં કઈ નહીં આવે સંસાર અસાર છે માટે જીવતર ખેતી કરજો એ રહી ન જવી જોઈએ ભજન કરો સત્સંગ કરો હા મહારાજ બોલો ખેડૂત શું કે છો હા મહારાજ તમે કયો છો તો સાચું જ હશો આને પ્રબુદ્ધ તમે કહો છો તો સાચું જ હશે સંસાર છે ધુમાડાના બાજકા જ હશે અને ભજનમાં જ માલ હશે મહારાજ તમે કયો છો સાચું હશે તો પટેલ હરી ભજશો ભજીએ જ નહીં તમે મહારાજ કહેતા હો ખોટું કયો નહીં ખેડૂતનો રણકાર જોવો તો આપણને હજાર શંકા જાય કે વાત સાચી છે પણ એ પણ ન જાય આપણે ત્યારે પેલો કે મહારાજ તમે કયો છો સાચું છે અને તમે કયો ભજન કરો કરવું જ જોઈએ નારાજ ભજન કરીએ ક્યારે કરશો તમે કયો ત્યારે એમ તો હાલો હાલો હાલો એમ હેતરમાં રાસ મૂકી ખરપીઓ કહ્યા વગર સાવ હજાર ખેડૂતો રામાનંદ સાઈ પાછળ પાછળ હાલ થઈ અને રામાનંદ સ્વામી એને આવી લોજમાં એને દીક્ષા આપી અને નામ પાડ્યું રામદાસજી પછી ભાઈ રામદાસજી તરીકે ઓળખા એ ભાઈ આ દોરા ગામ સીમમાં ઘટેલી ઘટના છે બોલો એટલે આમ નીકળી જવું આને શું કેવાય પ્રબુદ્ધ પુરુષો છે એ પ્રબુદ્ધતાને પ્રથમ ના સોળમાં શ્રીજી મહારાજે બિરદાવી છે આ વચના મત ને વાંચો એમાં ખજાનો કેમ તમે નીકળે તમે જો એ પ્રથમના સોળમાં વચના મહારાજે કીધું કે જે વિવેકી છે એ ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય માને માન્યા ને પેલા પટેલે राम्दाजी भाई, भाई राी जो परम सत्य माने मैं हजी बात हाँ शुवाजे महाराज के भगवान सत जै कहे तेने परम सत्य मैंने सतम कहे कि तू देह तू मन नहीं तू इंद्रिय तू प्राणी तू ये तो बदो असत्य छे तू तो सत्य स्वरूप एवं आत्मा छो तो ये संत कहे प्रमाण दिहादी सर्वे ने असत्य माने मैंने आत्मा रूपे वर्ते मन ना गाट भेड़ो तो भड़े ज नो नी ना मन न कयु करे ज नही पे नहीं, नहीं। सतो मन न कयु न करें केव कहवा प्रबुद्ध कहवा आ प्रबुद्धता हीवाती हसे तो प्रथम सोलह लखी हे आम कहें तरत वर्तवा मंडे महाराज के ना मैं सतना वचन परम सत्य है देहादेक असत्य मानी आत्मा रूपे वर्ते मन न गाढ़ो बड़े नहीं मन न क्यू करे મન માગી દઈએ નહીં મન કેમ કરે નહીં એ ભાઈ કેવી વાત છે તો હા આપણને મન થાય તો સત્સંગમાં આવીએ બાકી સાધુ નો બધા કઈ કઈ મરી જાય તો આપણે આવીએ નહી સાધુ એ તો કે એનાથી ધંધો છે કે આપણે સત્સંગમાં આવવું હોય આપણું મન કીએ તો જ સાધુ કીએ એટલે નહી ભગવાન કીએ એટલે એવું છે પ્રેમપ્રકાશ દાદી સ્વામી કેતા કે મન હવા દે માળા કરે અને ગળા હવા દે ગાય એ પછી એક કંઈક કીધું છે આવું હોય ત્યાં કલ્યાણ કેમ થાય એમ गड़ा हवा दे गन मे ग अपने मन किए एम सेवा मन, मन किए तो भजन करिए मन किए तो निम लये मन कहे तो बधु करे भगवान के साधु किए यम करता એ કીધું હોય અને ઘણા હોય છે એવા ડાયા હોય છે રૂબરૂ સ્વામી પેલી વાત છે તમે કેશો તો થાય અમે નિયમ લેશું ને ગમે એમ અગિયાર માળા તો અગિયાર માળા થશે નહીં એ મુકાઈ જશે વ્યવહારમાં પણ તમે કયો આટલું કર્યા પછી સુવાનું તો થશે સો ટકા માટે તમે દઈ દો આજે જ એક જણા એ મને કીધું મન કે સ્વામી આ લ્યો ડાયરી આ લ્યો પેન આમાં તમે લખી દો મારે શું કરવું ઈ પ્રમાણે થશે જો બોલો મારી પાસે રીસર્ચ લખાવું હોય મને કે બાકી ગમે હું મારા મન સમજાવું તો નહીં થાય એ વાત એકસો ટકા જેવી છે મને આમથી આમ કરશે આમથી આમ છટશે ને આમાં છટકી જશે હવે તો થાક લાગ્યો છે ને ફલાણું થયું છે એમ સમય નથી પેલું છે એ હજાર બાના કાઢશે બાકી એક જ વસ્તુ છે ને મને પણ એની આંટી ને દાદ દેવી પડે ને આપણે તો હજાર લખી દીધું કીધું છો હવે હાલ આગો પાછો છે મારી નાખું એ કેવો ટાઈટ માણસ કહેવાય ગજબ અને એવા ઘણા છે ને આપણે જોતા હોઈએ છીએ એવા કેવી વાત એટલે જ ભાઈ છે ને કે સાધુ જેવા વર્તમાન કદાચ ન પડે સાધુ જેવી કદાચ સારંપુરનું દસમું એવી સ્થિતિ એવા બહુ મોટી વાત કરી છે એવા કેવા બ્રહ્મરૂપ સ્વરૂપ ભગવાનની સાથે ઓગળી ગયેલા સંતની વાત સારંપુરના દસમાં વાત કરી કે જેનું દર્શન થઈ સાક્ષાત ભગવાનનું દર્શન થાય તુલ્ય માને નાણે મને ભગવાનનું દર્શન થયું એવા સદપુરુષ એનો જેવું કલ્યાણ કોનું થાય તો કે જે એ સાધુ કહે એમ કરે અને પાંચ પાંચ જોડા મારે તો અવગુણ ન આવે એનો સંઘ છોડે નહીં તો ઓલાને જેવું ભગવાન પ્રાપ્તિ મળે એવી આ પીડા રહેનારા મળે બોલ સહેલી વાત તો આ ગજબ છે એમ પણ એ થાય કેવું છે કારણ કે આ રેલવે નો પાટોર લાઈન જેવું તો જીવન નથી ક્યારેક સાધુ હસી બોલાવે ક્યારેક ન બોલાવે ક્યારેક માન આપે ક્યારેક અપમાન કરે ક્યારેક ગગલાવે બધું થાય ને ત્યારે આપણે હોળાઈ કળા એ ખીલે લાડુ મૈસુર બદામ ના બધું દીધે રાખે તો ત્યાં વાંધો છે પણ જયારે ગગલાવ્યા થોડા સેવા કરતા હોઉં ગગલાવે તો પાછું બહુ કઠણ પડ્યો બરોબર આટલું એટલું કરીએ છીએ ને આવ હા ગજબ છે બઉ કઠણ છે ભાઈ એક આંતરિક અંતરંગ વસ્તુ તો એવી છે કે જેને પોતાના માન્યા હોય ને બહુ એને બઉ મન મૂકીને ખીજાઈ શકાય સમજી રાખજો પોતાના આ અંતરંગ માન્યા હોય ને કેવા કે બાપ દીકરા થી ને નજીક અંતર માન્ય હોય ને એને મન મૂકીને ખીજાઈ શકાય મન મૂકીને વધી શકાય ગમે તેમ એને ગઘલાવી તોડી ફોડી નાખો ને આ અંતરંગ વાતું છે મારું ખોટું નથી આ અવળો થવાનો નથી આ સત્સંગમાં જવાનું નથી જો ને મુક્તાનંદ સ્વામી મહારાજ કેવા ગુરુસ્થાને હતા ને છતાં એવા ગગલાવતા ગોપાળાનંદ સ્વામી એની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજ ખુદ ભગવાન સર્વોપરી પણ જો કોઈને ક્યારેક વૈગ્યા હોય ક્યારેક ઠપકો દઈને કીધો હોય તો ભગવાનનો દયાળુ સ્વભાવ તો તરત તેને લાડુ નો પ્રસાદ આપે ક્યારેક વસ્ત્ર ખેસ હોય તેને માથે ઓઢાડે હાર આપે ફૂલ આપે રાજી કરે હું વઢી ગયો છું તો પાછો વયો ન જાય નહીતર એને આ જોગ ક્યાંથી થાય પણ ગોપાળાનંદ સ્વામી લખ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા હતા એને મહારાજ ગમે તેટલા વઢે આડે દિવસે મહારાજ મુક્તાનંદ થાય હાર આપે ફૂલ આપે વસ્ત્ર આપે પ્રસાદ આપે બધું કરે પણ જે દિવસે વઢ્યા હોય તે દિવસે કાંઈ ન આપે કઈ ન આપે કેમ કે મુક્ત ગોપાલ લખવું પડ્યું તે દિવસે તેને કઈ ન આપે બીજા દિવસો માં આપે અને એક તો કઈ વાંક નતો મુક્તાનંદ સ્વામી અને જે મહારાજ એને વૈ્યા છે ગુરુસ્થાને વીસ વર્ષ મોટા નાના ટેટીયા જેવડા તો એની પાસે આવ્યા હતા કયો હા હાવ ટેટીયા જેવડા હતા ભૂક લકડી જેવું શરીર હતું મુક્તાનંદ સામે તો પટ શિષ્ય ત્યારે લોજ લો એની પાસે આવ્યા હતા કેવા હાવી એવા હવે એને જયારે કઈક હું કાંઈ વાત નહોતો મહારાજ વચન આપના પ્રશ્ન જો મુક્તાનંદ સાહેબ હે મહારાજ હે મહારાજ ત્રણ વાક્ય બોલે ત્રણ વાર હે મહારાજ આવે હે એમ કરતા જાય અને છતાંય કાંઈ નહોતું તો તોય મારા જે એવા વૈધા એવા વૈધા એવા વેઢા દુરકા જ ના જે તમે આમ છો તમને કાંઈ ખબર પડતી નથી વ્યવહારમાં આમ કરો છો મંદિરમાં આમ કરો છો સત્સંગમાં આમ કરો છો ને ધ્યાન રાખતા નથી ફલાણું આમ કરો છો મુક્તાનંદ સાહેબ સાંભળે છે જાવથી બરાબર મને એકલા હોઈ જવા દો એમ કે માથે ભુઈ ગયા મુક્તાનંદ સાહેબ પગે લાગ્યા હા લાગ્યા બીજા એ જે હતા છો હા લાગ્યા જેવા બધા નીકળ્યા ને અને બેઠા છે પાર્સદ કે અહીંયા જોયાજી મુક્તાનંદ સ્વામી શું કરે છે તે ઓલ્યો ગયો ને જોઈ રહ્યો મુક્તાનંદ સ્વામી શું કરતા ખબર અક્ષર વળીની પાછળ મહારાજ ને નાવા ધોવા માટે બેસે પછી હાથ ધોવા માટે માટી જોઈ ત્યારે ક્યાં લક્ષ લીરી લેવા સાબુ હતા સરસ મજાની ધૂણી એવી માટી હોય માટી થી હાથ ધોવાના હોય તો પોતાના ચાદરના કપડા થી મુલાયમ માટી મળે એટલે ચાલી ચાલી ને ઢગલી કરતા હાથ ધોવા માટી કામ આવે મહારાજ કે જો આને છે અભાવ મુક્તાનંદ સ્વામી પાછા બોલાવ્યા બીજાને બોલાવ્યા કઈ વાક નહોતો છતાં કીધું છતાંય જો સેવા કરે અભાવ નથી એટલે અમે કીધું છે દિન પ્રતિદિન લોજમાં મળ્યા ત્યારથી અત્યાર સુધી અમે દિન પ્રતિદિન જોયું છે કે એનો શ્રદ્ધા મહિમા વધતા વધતા છે પણ મોડા તો પીડ્યા જ નથી કેવા છે રાહત ઘડીએ ઘડીએ મોઢાના રંગ બદલા સૂરજમુખી કમા સૂરજમુખી તો સારું કહેવાય પણ આ બીજા ફૂલ જેવો બારમાસ ની ફૂલ વગેરે ના સુગંધ વગેરે રામ રામ રામ વાત મુકી એટલે એક વાતમાં જાગી જાય એ પ્રબુદ્ધ પુરુષો છે સંતમાં આટલો વિશ્વાસ એ કેવી ખોટું નાખ્યું કેવી નિષ્ઠા એ તારી દે તો પ્રબુદ્ધ પુરુષો એ દુર્જન પણ બોધ લઈ લઈએ અને સજ્જન પણ બોધ લઈ લઈએ ભાઈ રામદાસી થયા દ્વારા ગામના હવે ત્રીજો પ્રકાર છે એ કોણ આપણે નક્કી કરવાનું છે એ છે અબુદ્ધ પુરુષ અબુદ્ધ અને બુદ્ધુ બુ કોઈ વાતે સમજે નહી એ પોતે જગાડે તોય નહીં જોઈને પણ જાગે અને એના માથામાં વાગે તોય ન જાગે એને અબુદ્ધ પુરુષ કહેવાય ગમે એટલે તેટલો હેરાન થાય ગમે તેટલા સંસારના કડવા અનુભવ થાય તોય જાગે જ નહીં સંસારમાંથી બહાર નીકળે નહીં વાસના તૂટે નહીં અવળે માર્ગે પાછો વળે નહી એને શું કેવાય ના આપણે એટલે તમારે તો બીજા ને નાખી દેવું છે મારે નથી નાખવાનું હોત ના ભગવ રંગ લઈ લીધો હવે વૈદ્યા જ આપણે એટલે અત્યારે બેઠા છીએ અને તોય કઈ લાગશેની ખાતરી છે હા લાગે શું લાગે છૂટ્યા પછી પ્રસાદ હરખો નહીં હોય તો લાગશે એટલે સમજાવો બીજા ને જુએ તોય અને ગમે તેટલું પોતાને અનુભવ થાય સારા માઠા તોય જાગે નહી ભૂલથી પાછો વળે નહીં એ અબૂદ્ધ પુરુષો છે એક જણો ગરમા એને બી કઈક જે કઈક થઈ ગયું છે વાત ગરમા ગરમી કઈ માથા રસોડામાં આ ઓસરીમાં અને બાય એવી ખીજી ગયેલી ભૂખી વાઘણ જેવી તે જ્યાંથી રકાવી તાવીથો સાણસી થાળી ડીશ જે હાથમાં રમ રમાય ને એના માથે ધાવાથી લેતો જ મારા પીઠ લેતો સુદર્શન ચક્ર ની જેમ થાળી રકાબી આવ્યો સાણસી આમ ફરતી ફરતી ફરતી આવે અને ઓઈલો સરકસમાં ઘેલ કરતો હોય એમ આમ આમ આમ આમ આવું નાટક આલે એમાં મેહમાન આવ્યા અને એને જોઈ ગયા હેપતાઈ ગયા આમાં કેમ ઉભું રહેવું આ તો રમભ બોલે છે પણ તોય આ ઓલો શું કે ગરદણી આ અમારો સુખી સંસાર છે આનંદ છે લહેરા છે ઓકે ઓઈલો ઘડી તો બોલી નો કે મેમાન એ કે એના ઓલો હાથમાં આવે મારે છે છૂટું પડે જે હાથમાં આવું જવા દે છે અને તારે જીવ બચાવવા માટે વાંકું ચૂંખું થઈ જવું પડે છે અને તોય વાગી જાય છે લોહીના ટસ્િયા ફૂટી ગયા છે ઢીમચા થઈ ગયા છે આવડે ચીકું જેવડા અને તોય કેશો સુખી સંસાર છે તો કે હા બહુ સુખી છે અમે જો તમે શું સુખ એમાં સુખી તમારે જોવું પડે શું આમાં એવું છે એ ઘા કરે સાણસી તારી તો તપેલી એ ઘા કરે એ હું ચૂકવી દઉં ને હું ખુશી થઈ જાય બે ખુશ લ્યો તો હું ખુશ અને આટી જાય તો સુખી સંસાર છે આ જાગે આને શું કેવાય આ બુદ્ધું કેવાય આ બુદ્ધું કેવાય કોઈ રીતે જાગે ગમે એટલા કડવા અનુભવ થાય ને અને આવું હોય અને બૈરું ભાગી જાય કે મરી જાય આમાં બૈરાની જ વાત નહીં લેવાની પુરુષની પણ વાત ગણી લેવાની અરસપરસ બે ની પણ એના બૈરો જતું રહી કે એનું મૃત્યુ થઈ જાય તોય પાછું બીજું ઘર કરે નહીતર એકવાર કડવો અનુભવ થયા પછી આ માર્ગે જવાની જરૂર કરી તોય પાછું બીજું લે આવે એ આવું જ નીકળે પછી ત્રિજુલી આવે જુઓ એટલે અબુદ્ધ કોને કહેવાય કે એકની એક ભૂલ વારંવાર કરે બુદ્ધ કોને કહેવાય કે ભૂલ થઈ ગઈ પછી ન કરે પ્રબુદ્ધ કોને કહેવાય કે ભૂલ કરે ને બીજા કરે ને જાગી જાય અને અબુદ્ધ એને કહેવાય એક એક ભૂલ વારંવાર કરે એને અબુદ્ધ કહેવાય હવે વિચાર કરો આપણે શું કરીએ છીએ એક એક ભૂલ રિપીટેશન એક નહી બુલ વારમ વા જેલ હતો જેલમાંથી એક જણો ચોરી કરીને પકડાયેલો કેટલા વર્ષ જેલમાં રહ્યો પછી વળી છૂટ્યો ત્યાં જેલર અને કીધું પેલા એટલા વર્ષે છૂટે છે તો હવે તું દુનિયામાં જઈને શું કરીશ તો કે બસ હવે તો જેલર સાહેબ એવું છે દુકાન ખોલીશ એટલે દુકાન ખોલવા માટે કેટલા લાખ જોઈએ પાઘડી દેવી દુકાન ભાડું દેવું માલ સામાન ભરવો નાના નાના દુકાન ખોલવા છીણી નથોડી બે જ જોઈ આટલું થયું પાછો વળ્યો પાછો વળ્યો દસ વર્ષ હેરાન જો જેલમાં તો હજી એને દુકાન જ ખોલવી બોલ ગજબ છે તમને હા એટલે જેલર કપાળ કુટું એ કે મારા એટલું હેરાન થયું બધા તોડી નાખી કામ કરાવી કાચા કેદી હજી આજ ધંધો કાંઈક તો સુધર સુધર તમારું વેણ રાખ્યું બસ સુધરીશ સુધારો ચોક્કસ કરીશ અને જેલર ખુશ થયું એ કે તું સુધારો કરીશ શોખ ચોક્કસ તમે કહ્યું ને એટલે સુધારો કરી શું સુધારો કરી તો કે જે ભૂલથી પકડાઈ જાવ છું ને એ હવે નહીં કરું ચોરી તો મૂકવી જ નથી પણ જે ભૂલથી પકડાઈ જાવ છે ને એ હવે નહીં થાય એ સુધારો કરી લઈશું જો આને શું કેવાય અભુત પૂર્વ છે એક જણા બીડી સિગરેટ વ્યસન એટલે આ સ્વર પેટી અંદર હોય ને અંદર સ્વરપેટી એનું કેન્સર થયું ડોક્ટરે કાઢી નાખી સ્વરપેટી એટલે પછી અવાજ કે શ્વાસ લેવાનું બધું બંધ થઈ ગયું એટલે ડોક્ટરે અહીંયા કાણું પાડી દીધું એટલે અહીંથી સીધે સીધી ડાયરીક હવાજ લેવાય આયા કાણો અને અહીંથી શ્વાસ લે જાળી મૂકી દીધી જાય રોકાઈ જાય પછી મૂંઝવણ થાય તો હવાની વેલી ફ્લાઇટ પકડી લઈએ પણ એમાં આપણે જાળી મૂકી દીધેલી પણ આટલું બધું થયું તોય હકીકત તમે જોવો અહીંયા સિગરેટ ટેકવી ને પીતો હતો અહીંયા અહીંયા ટેકવી બોલો અહીંયા લે પાછા ધુમાડો કાઢ્યો જાગ્યો ગુણાતી તાનામ છે વાતમાં વાતો કરી વાત લખી છે એક જણા પરસ્ત્રી આ રે કડો સંબંધ થઈ એ પેલા બૈરાના સંબંધીઓને ખબર પડી ગઈ તે મારી તોડી નાખ્યો અને દિંડલિયા હાથલિયા થોર હોય ને એની વાડીમાં નાખી દીધો ઉછાળી હવે થોરના કાંટા કેવા કોક ને દયા આવીને ખબર પડી તે લોકો એને કાઢી ગયા ઘરે લઈ ગયા પણ ભાઈ કાંટા આખા શરીરમાં આવા આવા ધારદાર કાંટા ખૂંચી ગયા ભાંગી ગયા બે ત્રણ વાળન બોલાવ્યા નેરણી જેવું હથિયાર આવે ને પાતળું એ નેરણી તો ગામડાના જે ઉછરા એને જ ખબર હોય આજના નેરણી ની ખબર નેલ કટર આવી ગયા ને એટલે ખબર ન હોય નેરણી નેરણી એવા હથિયાર છે ભાઈ એ ધારદાર હોય એટલે એ હથિયારથી વાળંદોએ કાપી કાપીને કાંટા કાઢ્યા આખું શરીર પાક્યું કેવી પીડા બોલો ન અવળું સવડું બેઠું કઈ ન રેવાય છ મહિના સાજો થયો સાજો થયો છ મહિને તોય પાછો ગુણાતી તાના સામે કે સાજો થઈને પાછો વેલી બૈરા પાસે ગયો અને પછી એના સંબંધીઓ ખીજાણા કાપી કાપીને ટુકડા કરી નાખ્યા જીવ ખોઈ નાખ્યો આવો જીવ છે પણ પાછો વળે અબુદ્ધ પુરુષો છે ગમે તેટલું થાય પણ પાછા એક ની એક ભૂલ એક ની એક ભૂલ હા કામ હોય ક્રોધ હોય લોભ હોય મો હોય ઈર્ષા હોય અહંકાર હોય જે દોષ બધા એનું એ જ પાછું ખરે આપડે એક ભૂલ કરી એટલે સંસારમાં અત્યારે જન્મ્યા ને કઈ ભૂલ કે આ સંસારમાં હે જ જે ખોટો હતો એને હાચો માય અને આ બધા સંબંધીઓ મારા ને એમ બધા ગુંચવા ત્યારે ફરીથી આવ્યો નરે નીકળી ના ગયા હોય હેતે કરીને દુઃખરૂપ હતો બંધન હતો એવા સંસાર પકડીને બેઠા હેત કર્યું મારું માન્યું એને લીધે પાછા આવ્યા છે તોય પાછી હજી એ એ ભૂલ જે સંસાર પીડા આપે છે જે આસક્તિ કરીને ફસાયા એ જ આસક્તિ પાછી માંડીને બેઠા છે આ મારો દીકરો ના મારા પતિ ના મારા ઘરવાળા ના મારું પરિવાર આ બધું મારું ને જો વિચારો હજી એનું એ જ થાય છે એ જ બીજું થતું જ નથી અને હજી મૂકવું નથી બે જણા એક ગરદણી બીજો એને મહેમાન આવ્યો સાંજનું ટાણું જમવા બેઠેલા હવે એમાં એ દિવસે કઢી બહુ સારી થયેલી અદભુત ક્યારેક કઢીનો વઘાર બેસી જાય અને એ જે લોટ ચણાનો મિક્સ થઈને બરાબર ઉકળી હોય અને પછી આમ એનો વઘાર દેવાઈ ગયો હોય ઘણા લોકો વઘાર દે પણ પછી ઢાકણા વાકણા ઉઘાડા રાખે ને બધું છમ દેવ દિવાલે વઘાર આવી જાય ઢાંકવાની આ બધી સિસ્ટમ હોય એવો સરસ વઘાર પેઢો કઢી એવી થઈ કે ગરદણીને ભાવે એટલે વારે ઓલા રસોડામાં આવે અને એ જમાને આપણે ખીચડી પણ માટીના વાસણમાં કરતા શાક પણ માટીના વાસણમાં કઢી પણ માટીના વાસણમાં કરે અને આને કઢી દાઢી વળગી વારે વારે કઢી લાલજો એવો મોરલા જેવો કઢી લાવે પણ સારી લાગે કઢી સારી થયું સારું બધા લાગે એટલે વારે વારે પાછું બોલાવે કઢી લાવજો ઓલી લઈને આવે હવે કઢી આને એમ થયું કે હજી તોકરા જ જમાડવા હજી પોતે બાકી અને આ મંડી જ પીડ્યો છે મંડી જ પીડ્યો છે મંડી જ પીડ્યો છે કઢી લાવો કઢી લાવો અને બાઈનો પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ગરમી અડતાલીસ થઈ અને કઢી તો હતી પણ બૈરા મગજ ફાટયો આખો પાટીઓ લઈ આવીને ઓલો બેઠો અને માથામાં માટીઓ માર્યો લેખા કઢી ઓ બાપા અમાટી નો વાસણ પાટીયો ઘૂટ્યો આખો રેગાડે રેગાડે કઢી ચારે બાજુ ઠીકરા ઠીકરા વેરાય ગયા જણ તો મોડો પડી ગયો મહેમાન હાજરીમાં આવું થાય મહેમાન એ ઘડી હપ્તા એને કઢીયા કઢિયે ભરી મૂક્યો પછી નેપકિન ટોવાલિયા જેવું કઈ એના બધા સાફ સાફ કર્યું હરખું કર્યું ખાવા પીવાનું પછી શું રહ્યાલંગ કર્યું પણ બૈરા હતા ને પછી બધા ઠીકરા બીકરા વીણી અને લઈને ઉકળે નાખી કપડા બેસવા શબ્દ કરવું આવું બધો મોટો અકસ્માત થઈ ગયો એટલે ચોરે પણ કઈ બોલી શકે ને એટલે ઓયલો જે હતો ને એમણે કીધું જો મરત હારા ઘરના બહુ હારા કેવાય કેમ ઠીકરા તો ઈ વીણી ગયા મારે તો આનાથી ને કલટ છે મારે વીણવા પડે મારે મારે માથામાં ભેડા કરીને પોતા સારું છે ઠીકરાતું વીણે તો ઓ એમ તો સારું છે લે ઓ વાહ એટલે ગુણ અતિતાનંદ સ્વામી કીધું છે સાંભળજો મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય પણ ભૂંડ જેવી સ્ત્રીમાં હેત થાય પણ જાગતા નથી એને શું કેવાય અભૂત હા એટલે હવે મૂળ વાત છે ઓલો કેમ ડોસો જાગતો નથી અંગ ગળી ગયા છે શરીર ગરડું થઈ ગયું છે કેમ નથી જાગતો અભૂત કેમ નથી જાગતો આટલા આટલા દુઃખમય સંસારમાં એનું કારણ શું કારણ બહુ મજાનું છે એ આપણે બધા વિચારવા જેવું દુઃખ ભોગવવાથી કોઈ ફાયદો નથી અને આપણે દુઃખ જે ભોગવીએ છીએ કદાચ ઈસુ ખ્રિસ્તને પીડ્યા હોય એનાથી ઓછા હોય હોય શકે એટલા સંસારીઓ કે બધા સંસારમાં દુઃખ ભોગવે ઓછા નથી ગાંધી એ ભોગ્યા હોય બીજા એ ભોગ્યા હોય કઈ એમાં દુઃખ ભોગવવામાં સંસારી ઓછા છે સાધુઓ હરિભજન કરવા માટે ઘર ઘર ફરે ભિક્ષા મળે તો જમે જ્યાં મળે ત્યાં ખાય એવું કરે જ છે ને રે છે તો ગ્રહસ્તો દેશ પરદેશમાં રખડે છે ખાવાના મેળાના નથી બે ટાઈમ જમવાનો સમય નથી બહેરાઓને દસ દસ વર્ષથી ઘર પરિવાર ને નથી હોતા છોકરા મોટા થઈ જાય ઓળખાય ન પડે એવડા થઈ ગયા હોય તો પરદેશમાં રે છે કમાણી કરે છે કઈ કષ્ટો ઓઠાશે કરે બધું સુખી હોવા છતાં પણ હાથે બધું રાંધવું પડે છે પણ શા માટે બધું કરે ઘણા કષ્ટો બેઠે છે પણ દુઃખ દોષાનું દર્શન જે દુઃખનું નિરીક્ષણ કરશે એ જાગી જશે બહુ જ મોટી આ વાત જો સમજાઈ જાય ને તો લાખ રૂપિયાની છે દુઃખનું નિરીક્ષણ કરતા આવડી જાય તો ભોગવી લઈએ છે નીચી મૂંડીએ એટલે જાગતા નથી એટલે જ્ઞાન થતું નથી પણ દુઃખનું નિરીક્ષણ કરે કે દુઃખ શાથી આવ્યું આ દુઃખ હું ભોગવું છું તો શા માટે હું ભોગવું છું ત્રીજું કે હું દુઃખ ભોગવું છું તો એનું ફળ શું મળવાનું છે આખરે ભોગવી ભોગવીને હાથમાં શું આવવાનું છે આનો જો વિચાર કરે અને જોઈએ રાખે કે આ બધું શું ક્યાં સુધી કોના માટે અને આખરે શું બોલો ક્યારે રે કોઈ વિચારો બેસીને વિચાર કરતો હોય હા વિચાર થાય કે કેમ કરીએ તો વધારે સગવડતા વધે કેમ કરીએ તો બે પૈસા વધારે મળે કેમ કરીએ તો વધારે સુવિધા થાય કેમ કરીએ તો થોડી પ્રોપર્ટી છે એનું રોકાણ થાય કેમ કરીએ તો આ બીજું થાય એ બધું થાય છે પણ आवे छे, छे, भोगवाय अने दुखा भोग निरीक्षण करतु शुरा संसार ना की बात करो आखो परिवार छो हकीकत एवं एक बीजा सौ एक बीजा ने राजी राखवा मेहनत करता हो એક એકબીજાને રાજી રાખવા માટે જ મહેનત કરતા હોય છે અને એમાં આખી જિંદગી પૂરી થતી હોય છે છતાં પણ યાદ રાખો કોઈ કોઈથી રાજી બોલો બધાને બધાની સાથે કાંઈક ને કંઈક ફરિયાદ છે આટલું બરાબર તો ઠીક છે પણ આ છે ને એ બરાબર નથી આટલું બરાબર નથી આટલું બરાબર નથી પપ્પા છે દીકરા નથી દીકરીને આટલું બરાબર નથી ભાઈ બરાબર છે ભાઈનું આટલું બરાબર નથી એ બરાબર આટલું નથી ને એ બધી મજા બગાડે કોઈ કોઈને જેવો છે એવો કોઈ સ્વીકારવા તૈયાર જ નથી આખી જિંદગી મથી જ એકબીજા રાજી રાખવા એ ભાઈ પૂછી ના ઉધારા ન હોય તો વ્યાજે થી લાવીને કેવું કરીને દેણા કરીને બે પાંચ ટકાના આઠ ટકાના બાર ટકા વ્યાજ ભરી ભરીને એ હવું જોઈએ લાવી દેતા હશો આપડે વ્યાજે પૈસા લઈને કોઈ દાન કિરાન દાખલા છે અને વ્યાજે લઈને તમે જોવો શું શું થાય છે બોલો હવે ગીરવે ઘર ગીરવે મૂકીને પણ કરવા ગીરવે મૂકીને કોઈ દાન કિરાન દાખલા છે ભાઈ આટલું આટલું તમે કરો છો છતાં પણ કોઈ કોઈનાથી રાજી નથી એનું કારણ શું છે બઉ મજાની વાત સમજો ને ઓહો થઈ જાય સાંભળવી છે પણ ના તમારે સાંભળ્યું તો જ કહું સાંભળ્યું તો જ હા તમને ખબર છે પજલ આવે છે અમુક પજલ એટલે કોયડો કોયડો એટલે લેખિત નહી પણ એવી ચીજ વસ્તુ આવતી બે ખીલ્યો ને આમથી આમ આટી નાખી દીધી હોય પછી તમને ક્યાંક લ્યો આમ જુદા પાડે એવી પજલ આવે એક ચોખ્ઠા જેવું હોય ને એમાં ચાવી નાખી દીધી હોય ચાવીને તમારે એવી રીતે હરકાવો અંદરથી નીકળી જાય મથો નીકળે જ નહીં પણ એની આવડતું હોય આમ કરે આમ કર ફાટ દઈ આમ કરે કાઢ છે ને આ પજલ ગેમ કહેવાય ખ્યાલ તો આવ્યો ને પછી અમુક ટુકડા આવે એને તમને આપે કે આમાંથી બનાવો આકાર સરસના ટી બનતો હોય ઇંગ્લિશ ટી પણ તમને ગોઠવતા ટુકડા આવડે તો જ પણ ભેજું મારી મારી ખાઈ જાવ ને તો માનમાં ભેળું ન થાય આમ ખૂણો નીકળે આમ ખૂણો નીકળે આમ નીકળે પણ આવડે જ નહીં પણ જેને બહુ સૂજવે બહુ મથે તો થઈ જાય અમુક ચોકઠા આપે એમાં લ્યો તરત સરસ મકાન બનાવી દો શંકુ આકારનું ત્રિકોણ બનાવી દો પિરામિડ બનાવી દો એવું આવે ને બધું આ એક કલરમાં ગોઠવી દો આ બધું ચોકઠા હોય એ જાત જાતનું બધું આવે મહેનત કરો ગોઠવાઈ જાય અને સરસ મજાની આકૃતિ નિર્માણ થાય ને તો એક છોકરા ને આવી પઝલ ગેમ નું બઉ શોખ તો એના પાપાની પાછળ પડ્યો પજલ ગેમ લઈ ગયો ઓસ્ટ્રેલિયામાં તો આખું પજલ વર્લ્ડ છે ઓસ્ટ્રેલિયામાં કામ ન કરે અને એમાં કેટલીક પજલ એવી છે કે જેને ઉકેલવાના અમુક ડોલર તો ઈનામ મુક્યા છે રિયલ ઉકેલી શકાય પણ ઉકેલવા માટે ભેજું જોઈએ પજલ વર્લ્ડ તમે ભેજું કામ ન કરો એવી તો એના છોકરાએ કે પપ્પા મને પજલ લઈ ગયો પજલ લઈ ગયો અને બાપાએ એને શોપમાં લઈ ગયા દુકાન ચાલ તારે જેવી જોઈ એવી લઈ જાત જાતની વેપારી બતાવે વેપારી એમાંથી એક પજલ હતી ને કે આ વધારે સારી લાગે છો બેટા તને ગમે ને ભલે થોડાક પૈસા વધારે આ વધારે સારી છે અને છોકરો કે મારી એ જ લેવી અપાવી એના બાપાએ લે તને ગમે છે વેપારી કે છે સારી છે લઈ લે લઈ લીધું ગોઠવવાનું હોય ને બધું ઘરે આવ્યા છોકરો બેસી ગયો એનો તો રસ નો વિષય હતો આમ ગોઠવે તેમ ગોઠવે આમ ગોઠવે પણ કોઈ આકૃતિ નિર્માણ થાય જ નહીં બે કલાક મથુ ભેજું જ થઈ ગયું એના પપ્પાને બૂમ પાડી પપ્પા તમે આવો અને આમાં એક ગોઠવી દો એલા ભાઈ તું રેવા દે મને તો ના તમે આવો હવે છોકરો લાઈટ ગયો અને બાપોએ ગોઠણિયા ભરી થયો આમ ગોઠવે તેમ ગોઠવે પેલું કરે ચશ્મા ચડાવે બીજા ચશ્મા ત્રીજા ચશ્મા ચડાવે બધું કરે પણ મળવાનું ગોઠવાય જ નહીં એક કલાક બાપો મીથ્યો પર શું ગયો પપ્પા એટલે છોકરો કે મમ્મી તમે આવો એટલે મને રસોડું કરવા દે તો કે ના મમ્મી આવી આખું ઘર મીથ્યું ટૂંકમાં ગોઠવાયું જ નહીં છોકરાએ વહેન લીધું ગોઠવી જ ગોઠવી જ પછી જ પાણી પીવું પછી જ જમ્યું એટલે કંટાળા હાલો દુકાન વાળા પાંચ હાલો એને જ વળગાડી છે ને એટલે આવ્યા દુકાન વાળા પર એ ભાઈ આ છ કલાક થઈ છ કલાક થઈ ઘર આખું છે ને હું ચું લીધું આ પજલ તે દીદી આ તું એક ગોઠવી દે ને તો પછી અમારે વાંધો નહીં ગોઠવી દે વેપારી બિચારો ઓનેસ્ટ લાવ મીઠું એક કલાક મીઠો કઈ ગોઠવાનું જ નહીં સીધો પઝલ ગે નંબર લઈ કોડ નંબર લઈ ને સીધો કંપનીમાં ફોન કર્યો જ્યાં મેળી બની કંપની પણ યાર આ ગોઠવાતું નથી ને ગ્રાહકે માથે પીડ્યો છે ને હું અવળો થઈ ગયો ગોઠવાતું નથી તો એક વાર એની રીત તો બતાવો કે ગોઠવાય કઈ રીતે પૈસા હળી જાવ ને પાછું આવું ગોઠવી દો છો તમે એનું ક્લુ બતાવી દો ફોન શું આવ્યો કે ભાઈ એ કે યાર એ પજલ બનાવી છે જેવી મરી જાવ તો ગોઠવાય એમ જ નથી બાપ ને દીક કરો ફેંકીને પૈસા નથી રાખ પાછા આ ક્યાં ભટકાઈ ગયું ફેંકીને નીકળી ગયા એમ આ જગત ભગવાને ક્યારે ગોઠવાય નહી એવું જ બનાયું છે ગમે તેમ કરો ગોઠવાય જ નહિ તમે બેન ને રાજી રાખવા જાઓ તો ભાઈ ઠરડા હાઢુ ને રાજી રાખવા શું કેવાય મન નથી ખબર એટલે પછી એને શું કેવાય મન નથી એટલે મેં સ્ત્રીલિંગ કરી નાખ્યું હાડુ નું હાડી કર્યું હવે એમાં જો એટલા બધા દાદ ભલા મને સમજી ગયા તમે હાડી શું કેવાય બસ શાળા ને રાજી કરવા જતા શાળી મરડાય નથી બોલો પાસે બેઠો તો કઈ નથી વાળો કબાટ મા દોર્યો હોય ને એટલે કાચ મામા મામા દોરી એ કબાટ માગે હા તો બેન માં બેન જેવું પાત્ર કબાટ માગે દઈ ગયો તો કે લે મારા ઘર ના પાડે તો ના પાડ ગયો તો ના પાડું તો બેન નો તો એટલે બેન તારી કબાટ તારો ઘરવાળા તારા વચમાં અમને શું જોઈતો પેલા ને ખબર પડી ગઈ એટલે તરત ફેંકી નીકળી ગયા આપણને સમજાય જાય તો ફેંકી નીકળી શકાય આ ક્યારે ગોઠવાય એવું નથી સાહેબ પણ હજી બરાબર સમજાણું हजी बोथ जाए खरडो थी जो मरवा श्वास गणाय हि कॉल्यूशन निकल कई हजी हजी शेर बजार ऊंचा आ मरवा पड़ोस एक सौ चार डिग्री ताप 104 ને ચાર ડિગ્રી શ્વાસ મૂકું મૂકું થાય એવી પરિસ્થિતિ અને ડોક્ટર ને બોલાવે આમ નાડી એકસો ને ચાર ઓલે શેર બજાર હવે એને શેર બજાર મરતા મરતા અર્ધ કોમા અવસ્થા બેભાન અવસ્થામાં હજી શેર બજાર ગણેશ એકસો ચાર વેચી જ નાયક દસ માં લીધા રામ રામ રામ રદ પીના મંચ ચાર એટલે વિચાર કરે આ રીતે સમજી જાય અને ક્યારે સમજાય દર્શન કરે ત્યારે બાકી ના થાય દર્શનની દ્રષ્ટિ જુદી છે એવી જ રીતે સુખનું દર્શન કરે બઉ મીઠી વાત છો સુખનું દર્શન કરે યાદ રાખજો સુખ જોવે આ સુખ ની ઈચ્છા શા માટે થાય છે આ જાહેતના ભોગની ઈચ્છા કેમ થાય છે હે અને આ જાત જાતના ભોગ છે પણ જયારે આપણે આપો લાડુ ક્યારેય થયો નથી એટલે રોટલી ઘણી વાર સારી થઈ હોય ને તો કે આવી રોટલી તો કોઈ દિવસ થઈ નથી આવી કઢી તો ક્યારેય થઈ નથી ઓહો આવું ભીંડા નું શાક એટલે ભીંડામાં શું ખાવાનું ચીકણા લાખ જેવા લાડુ હાલ તે આવું વિંડાનું શાક ક્યારેય થયું નથી ઓ આખા રીંગણા નું શાક અદભુત પણ શું આ સુખ પછી શું શા માટે ઈચ્છા થાય છે કેટલી વાર ભોગ્યા અને દરેક ભોગને અંતે હાથમાં શું આવે છે તમે જુઓ રોટલો દાલ ભાત શાક ખાવું હોય રોટલો શાક ને છાશ ખાવું હોય અર્ધો કલાકમાં રસોડું તૈયાર થઈ જાય પાંચ સાત માણસો પરંતુ તમારે સારા જાતની સ્વાદિષ્ટો ત્રણ કલાકે રસોડું બને પંદર મિનિટમાં બધું ખલાસ ખતમ કઈ મળે ત્રણ કલાકની મહેનત દસ પંદર મિનિટમાં ગઈ અને સ્વાદ કેટલો જીભ સુધી ક્ષણિક મજા આવી પછી કોઈ સ્વાદ અનુભવે અડો ક્યાંય કે અડો ક્યાંય દેખાય સ્વાદ હે હા વધારે ખવાય ગયો પેટમાં આફરો ચડે બાકી બીજું કાઈ? કાંઈ હે આઈસક્રીમ સરસ મજા અહીંયા આઈડિયો પછી ક્યાંય સ્વાદ આવે છે ભોગ પછી માણસને એમ થાય છે કે હાથમાં કઈ નથી આવ્યું વિચારો સ્ત્રીયાદિક માત્ર ના વિષય ભોગ તો વિચારો હાથમાં કાંઈ નથી આવ્યું આ ખાલી ધુવાડાના બાંચકા છે એમ સુખ જે વિચાર કરે તો માણસ સુખ નું કારણ દુઃખનું કારણ સુખ જોવે છે શું આવ્યું સુખમાં કઈ ન મળ્યું હવે ઉપસંહાર છે શંકરાચાર્ય નો ઉપસંહાર છે દુખમાંય કઈ હાથમાં ના આવ્યું કઈ ન મળ્યું ત્યારે શંકરાચાર્યજી બોલે છે એલા એવું નથી કઈ નથી મેળ્યું એમ કેશો તો કે ક્યાં મેળ્યું કઈ અરે આમ શું મળ્યું શરીર ગરડું થઈ ગયું જોઈ એ તો મેળ્યું અંગમ ગલિત આખું શરીર ઘસાઈ ગયું કથળી ગયો વ્રત થઈ ગયો દુર્દશા થઈ ગઈ હે ભલા માણસ તોય તો ગોવિંદ ભજન કરતો નથી ઈ ગઢપણ આવી ગયું પણ કઈ હાથમાં બીજું આવ્યું નહીં ઈ ગઢ શું છે એનું નિરીક્ષણ કરવાનું છે પણ આજે નહીં આવતી વખતે સહજાનંદ સ્વામી મહા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 आम करने की ते सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहश